પૂર્ણિમા બેન તમને યાદ કરીએ કે બધું છે સારા <laughs> હેતુવાળા <laughs> <laughs> છોકરું બે પાંચ હજાર ઘણેશ પડી ગયું હોય એનું લોકે પછી મૂળ વખતે ના થાય કામ આવું કરીએ તો જગાવીએ તો કોમ લાગે અમને ખરે ટાઈમે એનો ભેદ કેવી રીતે પાડવો કે બોલતું હમજે ગઈ ને ને કબે ને ઓકે બોડી કે નિકા બરોં આંતાંતા મધરું દે દાદા દાદા મસાલા મતમ મણિફોલ કે બોલાન જરૂર કરી મેં કયો ના ઉડે રે લો તો આ ઉડે ઉડે તા ઉડે હા એની જગ્યા બેસી જનશે એટલે એ બિચારી પડકે એને ભાઈ અરુણભાઈ ના બેઠે છે હિન્દુસ્તાન ના માણસ કેમ કે સખા ના થી બેસતા એમ ભૂમિ જ નહી જ કરે છે આપડું મન હારી આપડે તો બધા જ પાકા પણ શેખડા નહી ગયો પાકો નહી ઉદું યા તો સીધું બોલો નામ ઊંધું યા તો સીધું બોલો નામ આપજ મો पजा पजाكثر બોલે દાદા મોક્ષ વિદાતા દાદા જીની હાજરીથી પાપો નાસી જાય આય પળ સકરા નહીં દેતો તો પાપો ના દોવાય એય લોકો સકળા જે તે આય કી સકરે કી પન મચો દે કી કી દે પત અડબાવે એ બધું કેવું થઈ જાય એ દુઃખ ને દુઃખ કે ન્યુબર્ગ માં વિચાર કરવાનો છે કારણ કે ત્યાં દસ બાર જેમને જ્ઞાન લેવું છે ન્યુયોર્ક માંશમુક બેન ત્યાં જવાનું છે ને આપડે મંગળવારે ત્યારે એમને ફાવે હોય તો કહું કે ત્યાં આવે હા ભાઈ એવું હોય એટલે શું રાતે બેઠા શરીર ની જરૂરિયાત પણ એમ નામ છે and then for the first <laughs> time calling bolo kada pe chhe patna darji che era sada photo ket mokine la <laughs> nahi pe la nahi na ne nakshi ma chhe ta dada bolo leg na pare બધું રહ્યું <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> જતો એનું અનુભવ આનંદ અનુભવ આનંદ અનુભવ જુદો આનંદ અનુભવ જુદો અનુવાદ બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન ચૌદ લોક નો નાથ આખા બ્રહ્માંડ નો નાથ આ દેખાય છે ભગવાન ના ભગવાન હું આમ કઈ દાદા ભગવાન નમસ્કાર કરું છું શું લખ્યું ભગવાન ભગવાન હું બસિંગ જગ્યા મારે ચાર ડિગ્રી ખોટે છે તારે બે એક બે કેટલી હશે બધી ઉભેરી દાદા ભગવાન નો જય જયકાર દાદા ભગવાન નો જય જયકાર બોલતી લાગશે કે હવે ચાલે એવું નથી ત્યારે ખેંચશે દેખાશે ને પાંચ ના પરું કરું કરે એવું દેખાય છે તમારે દર્શન કરવા આવ્યો છો દાદા ની પાસે તમે કોઈ પણ સવાલ જવાબ કરો અને એને તમને કાયમ શાંતિ મળે પ્રવૃતિ માં નિવૃત્તિ લાગશે દાદા પાસે ઉજાગર કેવા થઈ ગયા સ્વાસ્થ્ય ઉજાગી છે મારે એક વાતચીત કરે દાદા ભગવાન આ શરીર માં કઈ બદલાઈ ગયું હોય એવું લાગે છે કે આ શરીર માં બદલાઈ ગયું હોય એવું લાગે છે કે આ શરીર માં બદલાઈ ગયું હોય એવું લાગે છે એમને બદલાઈ ગયું દાદા આ થાય પૂછતી થયો આજે પૂછપરછ કરે ગયા આતાર ની દાદા ગયા છે ને તમે જ ખોડી આવેલું ક્યાં ગયા અવતરવાનું દેખા આવું દેખાડ્યું છે હમણાં બેઠા છે પછી થોડી આવે છે જે માર મારે બોલવાની હિંમત હોય છે એવું જ મળી ગઈ ગઈ તમારે બેંક માં ટોટલ ત્રણ છે પાસે જ રૂમ ની ક્વોલિટી બાંધી તમારે કેમ છે ધંધા સરસ ચાલે છે કે વસ્તુ શું છે શા કારણે કે પાંજરા માં છે ને તમારે ત્યાં જ કેમ તો રહેતો કાગ લખી શું થાય કહી શકતો આવું પડે ખોટું આપ્યું તમારા દિલ મા બધે જ રહે છે શશિકાંત ભાઈ લોસ એન્જલ છે શશિકાંત બોલો છે હા શશિકાંત જય સચિદાનંદ લક્ષા મજામાં છે રક્ષા ઉજવણી બઉ સારી કરી છે અને તમારા નામનો આશીર્વાદ લીધો છે બે બે જય સચિદ વાત કરો એટલે ભાઈ ના સાયન્ટિસ્ટ પૂછ્યું ઉપર નહિ રહેતો અમે તો ઉપર ગઈ તો બ્લોક માં બેઠો ઉપર તો આકાશ છે ખાલી આકાશ એટલે પોલું આકાશ નો અર્થ શું થાય પોલું ક્રિએટર ની અંદર ભગવાન કીએ છીએ ને મારતો નહીં ત્યાં હેરાન ના કરશો પડતા નથી ત્રાસ પામે ઘઉં છે બાજરી છે જુવાર છે મકાઈ છે એ ત્રાસ નહીં પામતા એ બીજા ભાન નથી એટલે તમે બાકી ની ખાજો કે દર ખાજો તમેખર ભગુવાઈ છો તમારું નામ છે હો આ નામ ના માલિક તમે કોણ માયુભાઈ આજ મુખ્ય છે બરોબર આવી મોટી બોટલ વધીને જગત ના બધા શું કોણ છું ના જોવાનું પડે આઠ મારા છે આ પગ મારા છે મક્સ મારું છે કોણ મારા છે મારું છે મન પણ મારું છે કે માયગોજમ કે છે કે હું ઇગોજમ છે એવું કે છે મારું નામ કે છે હું આમ છું કોણ છે મારું કે ના કોણ છે વાત કે પડશે એવા દિવાસી પડ્યા પેલો દેવ તો શું છે મોટું સુધી છે પડે ત્યાં દિવસ બસ કાય લે પડે જીવન જીવાની દોલે દોલે દોલે દોલે દેના દોલે દોલે નફરનાન ભગવે રે નાકો દરવાલેન ભજન કર્યા કરે બરાબર તનો ભજન કરે છે કુંચારી છે હે કુંચારી છે ને अगर दादा को तो बरबा दादा ओखो के आ के तो से करे करोड़ डॉलर भेगा એ સહયોગ સ્વભાવ છે કેવો છે આવન જવાન થાય તમે હૃદય થી રાખ્યો તો વ્યવહાર કેમ ઉપલગ રાખ્યો ચાલો એ વ્યવહાર થઈ ગયો થઈ ગયા ખરી મજા આવી બર મજા આવી ના જાય નવી દુનિયા તો સારી પછી દાળ ખાધો નહીં કોઈ બગડતો નથી અને મોકલો ના મોકલે લોકો ભગવાય નહીં તો ના મોકલે આખી રાત મોકલે એટલે મોકલતા જો મોકલનાર દે મોકલું કબર દસ લાખ હું કબર હું ગમે એમાંથી બે એક લાખ ડોલર ગયા કરે ભગવાન ભગવાન આવું બોલે સારું દેખાય તમે કેમ ન્યાય શું કે છે બોલાય નઈ ને એટલે કમાયા ત્યાં આપણું કીધું કોઈ આપડે ભગવાન બાર આવું ભગવાન તો ભગવાન જ છે શું છે માનંદી કોઈ જાતુ આપી આશ્રમ કરીએ બતી જાય કરી પુણ્ય લઈ ને આવ્યો શું થયું આ પુણ્ય લઈને ચાલે છે બાબુ પુણ્ય મિત્ર હોય જે પાપ રૂપી શત્રુ હોય આ શત્રુ મિત્રો થી આ બધું ચાલ્યા કરે જોડે ઊંચું નથી નાખતો અને પાપ રૂપી જોડે હોય એટલે વાઘ આ બાજુ પાછું ના જોતો એક વખતે બાળકો પાડો એટલે પુણ્ય જરૂર છે એ ગયા અત્યારે પુણ્ય કરે ને એ ભોગવી પુણ્ય ક્યાંથી ઉત્પન્ન થાય છે ભોગી છો કે મિત્ર ના ભોગી છો કે તો મિત્ર બીચર નહીં ખાવ સુખ નો ભોગી છું કે બધાને સુખ આપો લોકો દુઃખ આપી જાય કઈ આપડે એને સુખ એ દુખ એ આપશે જોયેલું થયું તું ત્યાં દુઃખ હજાર જોયું છે આ સુખ આવ્યું જતા રહ્યા પછી આગી રાત કલ્પના કરી આમ કઈ નાખું તેમ કરી નાખું હોસ્પિટલ બંધ શું કરવાનું હાથમાંથી લગન દુનિયા ઘડવાઈયું કોણ હશે આવડું બધું આ સમુદ્ર દુનિયા કોના બનાવી હશે કે પરમ કૃપારુ પરમેશ્વરે પરમ કૃપારુ પરમેશ્વરે ના પાલું નહીં આપડે ભાર મારીએ ને તો ભગવાન છે ભગવાન કોના જેના છોકરા હોય ને એ કો છોકરો હોય છે કોનો છોકરો ભગવાન પોતે સ્વયંભૂ છે ભગવાન પોતે સ્વયંભૂ છે ભગવાન ને કોને બનાવ્યો તારનાર ને બનાવનાર હોવો જોઈએ સ્વયંભૂ છે એ સમજવા માંગે છે એ સમજવો કે છે એવું કેવા માંગે છે શું કે છે ભગવાન સ્વયંભૂ નથી ભગવાન તો ભગવાન જ છે કાયમ ના માટે ક્યાં ગયા તને કઈ આયા પાછા અત્યારે અંધારામાં પૂજા કેવી રીતના કરવી પછી સાયન્ટિસ્ટ છે એ વાત તમને કહું બાય મુસ્લિમ વ્યુ પોઈન્ટ નોટ બાય છે એકદાન તો આવડ છોકરા જોડે જ્ઞાન એવું હોય છોકરા હું જોડી જાય જ્ઞાન એવું હોય કે છોકરા જોડી જાય સાયન્ટિસ્ટ એકલા જોડે છોકરા હું જોડે એ જે જગત છે એ જ પદળ ઇત self જ્ઞાનથી અને ભગવાન એ ભગવાન છે દેહાન તો એવો વાગે એટલે world is padal itself padal itself મે આ પદળ જગુ ભયામ કર્યું કે પદો ઉભું થાય ના થાય પદર ઉભું થાય ને એ પદ સોલ્વ કરો પછી પતર સોલ્વ તો કરવું પડે સોલ્વ કરે જગત પોતે જ પધલ છે મારે પધલો થયા કરેલ કેમ થાય છે મને અત્યાર કોયડો થતો નથી અને ટેન્શન અત્યાર દિવસ નથી દીવારી દીવારી ગમે બાય ને ટેન્શન ટેન્શન અને પછી ડાક્ટર પાસે દોડું બસ કે મોઢું દેવું છે ડાક્ટર મારું પેસે બે મારું કે સારું આનો બરાબર ટેન્શન તો રહે છે ને ટેન્શન ટેન્શન છે તો ને મતલબ ને ટેન્શન એ તમને કેમ લાગે અને દોડ્યું હતું એના માટે રજા એવી છે શું છે અદભુતતા છે તમારું ટેન્શન ઓછા થયા ગયા ઉકેલ આવ્યો ને મસ્તી એક ડોલર લેવાની શરત નઈ મારા જ ઘરના કપડા જૂથો આપણો આવે ને દાદા જૂઠો આપડે લાગે ચારો હેરાન થઈ રહ્યો છે તો લાય ભાઈ અમારા પેરું પાછું આપી દઈએ બેગ આવડી જ છે આ દાદા તમે ક્યારી રાખ લઈ જાવ ક્યાં બો છું તારે બોલું હું ક્યાં છું બેગે જોઈ ન જ્ઞાની પુરુષ છું વર્ગ ની ઓબ્ઝર્વર કરી જ્ઞાની એટલે શું ને માની ઓબ્ઝર્વર કરી તમામ પ્રશ્નો કોઈ પણ પ્રશ્ન નું સોલ્યુશન નિર્વિકલ્પ થવાથી તમારે જે જે માગો છો થોડું મળ્યું ને હા બહને આવી ગઈ દાદા દાદા શું રેટ થાય બોટલ માં 40 saant sudi. 40 એકસો ને વીસામી વચમાં રોડ રોડમાં તમારી બજારમાં થાય ખૂણા માં ખૂણા આવે છે રાખતી કોન્ક્રીટ ફ્લો બ્રેક અને કોન્ક્રીટ દાખલું પછી નહીં બધું બ્રેક વોલિંગ अरे हमने काले हूँ तब लई तोल अंदर इंडोर पुल स्विमिंग पूल आम रेस्टोरंट ने जो सके नीचे આપડે <inaudible> <That> <demais noise> આપડે કઈ સવા છ ડોલર ભાડું ચાલો પછી ફોટા પાડી દીધા પછી હવે હવા પી જૂની વેચાતી લીધી હતી ભાજી વેચાતી લીધી હતી જૂની આપડા સગવડ નહિ એટલે સારું કરેલું છે નદી માં પાણી બહુ આવે દાદા ના દર્શન ગયા તમે દાદા ના દર્શન ગમે તમને એમ કે મને કઈ પણ આધ્યાત્મિક બાબત માં કઈ પણ જાણવું હોય કે જગત ની અંદર કઈ પણ જાણવું હોય છે ભારત માં જે શીખ લોકોની સાથે આ પ્રોબ્લેમ તમને દેખો ક્યાં શીખો નો પ્રોબ્લેમ થયો ત્રીસ ત્રીસ વર્ષ થી અંદર બહાર નીકળ્યા હંમેશા દુનિયા આવું જ હોય એમ કેટ કરતા હોય પછી એકદમ ભર એ થઈ ગયું એ થઈ ગયું અમદાવાદ માં થઈ ગયું તું જ લોકલ રાજી રાજી સારું ચલાવ સરસ ચલાવ પથ્થર વાગે રાજી વાગ્યા કે કયું ના છે કયું જ ના કહ્યું એટલે ચોખ્ખું ના બને મિક્સ ઇન્ડિયા ના બને ચોખુ ઘી ને તપાસ કરી હોય ને તો ચોખ્ખું ઘી કેવું હોય ત્યાં પછી આ સંઘરસ્થાન ભેરભેર વાળું કીધું હોય તો તે સંગ્રસ્થાન